સંસાર નો નિવેલી નહી પણ અનુભવેલી નહી પણ અનુભવેલી એ કરીએ લાગે પછી કે છે મારો જીવ બળે છે નવી દુનિયા બનાવે છે નવી દુનિયા દુનિયા ગયેલી ગયેલી ના મરે ભાઈ ભક્તિ કરીને જોવાનો નોની બે ગઈ છે ને કઈ ભાઈ રહી ગઈ છે સગવડ હારી છે હિન્દુસ્તાન લોકો ચોખ્ખું ઘી જોઈ તો ચેક નહી પડે ચોખ્ખા ઘી બી દૂધ બુધ દહીખન બધું હારી છે તો આમ સમજો ને એવી રીતે જીવન જીવવું જીવન જીવવાનું શીખો જો એમને પેલો ઉપાય પૂછે બતાવો બતાવ્યો નહી પછી મેડિટેશન હું ધ્યાન કરું છું તો પછી એમાં બરાબર કોન્સન્ટ્રેશન રહેતું નથી તેનો ઉપાય બતાવો એમ પૂછતા હતા ને નવ કલમો બધું સાચું પણ એમાંથી શક્તિઓ ક્યાંથી આવે એમ નવ કલમો બોલે આ શક્તિ તમારું કામ કરશે અને બહાર થી તમારો વ્યવહાર બધો સુવા તમારો દોડ્યો બંધાયેલો હશે ને તાર તમારા એકાગ્ર રહેશે એકાગ્ર રહેશે લોકો જો ગુના થયા હોય ને તો તાર બધા જોઈએ તમને સમજાયેલું તમને આ બધા જોયા છે ગુના થયેલા છે માફી માંગી ના હિસાબ છે બીજું બતાવું એટલે એક ધારા નું કરવાનું બતાવી દઉં એક ધારા માં કલાક નું દરેક લોકો પોત પોતાના પ્રશ્ન મંત્રો બોલે છે કયા પ્રથ બોલે વૈષ્ણવ વૈષ્ણવ પક્ષ બોલે શિવ શિવ પક્ષ નો જૈન માર્ગ એ જૈન માર્ગ નો અને મુસ્લિમ મુસ્લિમ નો હવ ના કક્ષ ના બોલે કલ્યાણ થાય નહી ભગવાન નિષ્પક્ષ બોલશો તમને એકદમ સ્વાગત શાંતિ થશે એટલે બોલાવું જા હા ભ તમે બોલજો હું બોલાવું છું આખો નમસ્કાર આ ત્રિમંત્ર બોલવાના એવું મને ભલે છે આમાં સારું સારું સુધાર્થમાં બોલ્યો કે નહી બોલ્યો બાકી બોલ્યા બાકી હમિતા દુશ્મન કયા થિપુ કે છે એ જેને હણી નાખ્યા છે એ પછી દુનિયા માં ગમે તે હોય મુસ્લિમ હોય ગમે તે હોય એ ગમે ત્યાં રહેતા હોય તો એ બ્રહ્માંડ માં પેલા નો અર્થ આ પ્રમાણે છે પછી બીજો નમ સિદ્ધાંત હવે આ જે પહેલા વાળા જયારે નિર્વાણ પામે ત્યારે સિદ્ધ ગતિ જાય સિદ્ધ ગતિ માં જે હોય તેને સિદ્ધ લોકો કેવાય અને તે કાયમ માટે સિદ્ધ સિટીમાં ભગવાન પદ માં જ રહે છે નિરંતર કશું કરે નહિ આપડે આપણે ગાર ગોળે તોય પાછી ફૂલ પાછું આવે ગાર ગોળે તો હોગ એ પાછી મળે ફૂલહાર કરે તો હો ગણું પાછું મળે તમે જે કરો તે હો ગણું પાછું મળે राशन करते समझ तीजु शु नमो आयम एट आचार्य भगवान जेने, जेने आत्मा કઈ આત્મા નો અનુભવ થયેલો હોય આત્મ જ્ઞાન થયેલું હોય એવા આચાર પાડે પોતે બીજા આચાર પરાવું નમસ્કાર કરું છું પછી નગજ જાય જેને આત્માની થોડી ઘણી ઝોકી થઈ હોય એવા ઉપાધ્યાય એટલે શાસ્ત્રો હોય અને શાસ્ત્રો લોકોને ભણાવતા હોય એ બધા નમસ્કાર કરું છું અને પાંચમું લો એટલે આ જગત માં આખા બ્રહ્માંડ માં જેટલા સાધુઓ સાધુ ભગવાન આડે ગઈ એટલે સીધો થયો સીધો થયો એટલે સાધુ થયો અતાર મને તમે કહો એક આડી ઉભી થાય તમે શું કરવાના છે વિનોદ આમાં કલ નથી એમ કે આવ્યો આમાં હારી થયો વાર ના લાગી સમજ ને એવું આ પોતાના મનમાં કઈ હું કઈક છું સમજાવી પડે એવી જોઈએ આપડી આડે તમારા માં આડે જોઈ ગઈ તમે હા એ તો ઘેર ભવું કરે કે ખબર પડે થયો हाँ आधी जती रे क्या आए कहता है आड़े बद साधु सीधा थे सीधा थे साधु कहवाई लूगड़ा पेरा साधु लूगड़ा तो एक बोर्ड मारी कब खाए बोर्ड पर લાલસુ ને કે મારા છોકરા છોકરા ને ખાય છે આપડા લાલસુ ને હવે તો ભૂખે ના ભરે બધા સમજ ને એટલે નિપક્ષ આપણે કરીયે છીએ તે સર્વ પાણા થાય સર્વ પાપો ને પ્રણાશન કરનાર પ્રણાત્નો મંગળી સર્વ મંગલો મોટા મોટું મંગલ પ્રથમ મંગલ છે વાસુદેવ નારાયણ છે ત્યાં પોતે નરના માંથી નારાયણ થયા કૃષ્ણ ભગવાન વાસુદેવ નારાયણ લક્ષ્મણ વાસુદેવ નારાયણ કેવાય राम तो गया लक्ष्मण अपने तो, तो अपने भजिए नमस्कार कल्याण स्वरूप અત્યારે દુનિયા હોય તો કલ્યાણ સ્વરૂપ તે બધા પ્રાપ્તિ થઈ છે તેને નમસ્કાર કર્યો હવે તમને પક્ષપાત લાગે છું હવે અન્ય લોકો વ્યાથી નાખ્યા કારણ પોતાનું આપણા લોકો બાકી નઈ આ ચી ની અને વૈષ્ણવ બે કરીએ આપડે ગમતું હોય ના ગમતું એ જ કરીએ પણ અમારી ને તમારી એ કઈ નહીં એટલે હવે આપડે તો કોઈ ને આવું કે દુનિયા આવે દુનિયા નવી થવા દો કેટલી જબરા કીવ લેવા આવે બીજા દેશ માં કોઈ જગ્યાએ જબરા નહીં ને આપડા દેશ માં જમરા કોઈ જમરા ક્યાં બોલતા અહી કોઈ જમરા બોલે ખોટું નહી લાગશે બધે કાશ્મીર માં બધે દબડા અને અફઘાનિસ્તાન માં નહીં હું આ દેશ માં હવે દમડાની બીક કેટલી બધી ગાંધીધી છે આ તો હારું છે તારે લોકો માનતા નથી હોતા મોટા મોટા થી સાચ વર્ષ ની વાત કરું સાચ વર્ષ ની વાત કરતા હતા મનમાં એમ થાય કે જમરા શું કરે કે છું જમરા છો जमरा जीव लाई जाए, जाए तो मारी जीरा जमरा नाम जीवर तोफान से आखा देश जमरा जमरा आप મોડા થઈ ગયા જવાની તૈયારી હતી તારે બધા કે બધા સૂરજ સુઈ જાય દ્વારા પરથી તારે રવિવાર હતો તમે એક ચાર બંદો હતો હું સુઈ ગયો હું તાર સુભાઇ કહ્યું મગા હું સુધી કાકા નીકળે અને દવા આપી થયા નહીતરું બચ્યું રેડ્યું કૂતરું રડ્યું તમે હવે કૂતરું રડેલું એ કૂતરું રડેલું તો પેલું મેં સાભળેલું જ્ઞાન કે કૂતરું રેડે ત્યાં ત્રણ જબરા આવ્યા આવું જ્ઞાન હોભરેલું મનમાં પછી તારી ના થાય એટલે પછી મને એમ થયું શું કરશે મને તો ઊંઘનાય પછી જબડા આયા છે ઊંઘનાય પછી મેં હવા થઈ બધા આવવા મળ્યા છ વાગે બધા આવ્યા તા नहीं है पना। निवार कोटी जो अतले कोई कोई ना बता जमरा लाइ गया मत जमरात खोटी लगे मैंने जो हर पाठा गया तपात कर आखा देश ना छोरा भड़का मर खोटा व्याम गा जमरा नि બ્રાહ્મણ ને જય સચિદેશ આપડે અમદાવાદ પેલા જીતેન્દ્રભાઈ ખરા ને અરુણ કેટલો પગાર છે આ મારે જમડો લેવા જમરા રાજ છે આ દુનિયા થી લેવા આવ્યો છે તો આ જમરાટ બધે કોણ છે તમે કહું યમરાજ નહીં પણ નિયમ રાજ શું છે નિયમ રાજય મરીમાં પગાર આપવો પડે તું બધા હિન્દુસ્તાન માં આવી નાખ્યું બધા રેમ માં તો હારું થઈ તો બધા ભણ્યા ને પેલી વાત રાખી ઉડી દીધી ઉડીએ ની સારું થઈ જાય નવે છે હાથું શું તેથી એક કરો ધર્મ નથી ઉભો કર્યો હિતકારી હતું શા માટે આવું કરેલું કઈ લોકો પાપ ના કરે એટલા પણ પાપ તો કરતા રહે નીકળી રહી આપડે તો કેટલા એમ છે નઈ એ લોકો નથી હોતા ચાલે સાદુકાળુ બરોબર ભગવાન કેટલી વખત પહેલા કેટલા પૂછાયેલા બાકી આ પૂછો બધી આ તો આ પરચુઅે ને બધું પરચુઅ છે ભગવાન મારે જે પૂછે भगवान छे खरा छे तो क्या प्रकार महापुरुष दावो करे भगवान अवतार तो यू क्या सुधी मानी कई खुलासो आप सको छे के एक प्रश्न एम भगवान है छे। छे के तो के स्वरूप भगवान ना अवतारानो नही हजु मास मै नी तो ये नही भगवान ना अवतार छु आ तो पाप बढ़ी रहा અને કઈ અધોધિ નહીં નથી લેતા નથી લેતા એનું નામ શું છે ઘણા છે ઘડિયાળ દેખાયું નથી બધા પૈસા લેવા તો બધા દુકાનદારી છતાં સત્ય સાઈ બાબા નું જો કરતા હોય છે કરજો એનાથી એનામાં એવી બાવર છે કઈ કે તમને શ્વાસ થી થોડી ઘણી શું તો બાકી ભગવાન આવતા માણસ પડે આ રૂપિયો આપડે રૂપિયા પેલા ને જોઈ લો એ લોકો આમ થાય નીચે દે અને ભગવાન થયેલો ગાડીઓ ફરતો ભગવાન તો લોકો ના સુખ ને માટે ફરે શું ફરે પોતે કશું લેતો તમે જોઈ નથી ગાડી અમે તથા જજો એનું ખોટું નથી એનું માર્ગ હાવ તદ ખોટું નથી બાકી ચમત્કાર કર નથી ચમત્કાર માટે પેલા બોલાયો ના ગયા રીતે તમારી શક્તિ કે તમારી શક્તિ થી સંદાસ થાય છે કઈ બીજી શક્તિ થી હું જઉં છું ને મારા ને બધી બઉ શક્તિ હા તારે એવો એક પણ માણસ એવો જન્મ્યો નથી જેને સંધા સ્વતંત્ર શક્તિ હોય અને સંડાસ જવાની શક્તિ હોય તો એનામાં ચમત્કાર કરવાની શક્તિ હોય કૃષ્ણ ભગવાન નથી માવી ના નથી કર્યું ને વાત ઊંચા ને ચાર થાય કોઈ અટકશે નઈ ત્યારે ખબર પડશે બીજા ને હેલ્પ લેવી પડતા તારી શક્તિ ન હોય તારે કઈ શક્તિ છે તમારી એ મને હું શક્તિ કરી તમારી તો બધા ઢોલર બનાવે છે બધા તમને હજુ હે આ ભંગ જવા દેતા નથી ને આ વાત સમજવા તૈયાર કરો પ્રયત્ન કરો આપડે સાચી વાત સમજવાની જરૂર છે હવે આ ચૂની વાતો ઉડાડી દેવા જેવી છે બે ની ભગવાન થયેલો હોય ને તો એ ગાડી માં ફરે શું લોકો ના પૈસા ગાડીઓ ફરવું ને ભગવાન કેવા અંદાજ જતા આવડતું નથી ભગવાન થઈ બેઠા હું શું લોકો શા માટે લોકો પ્રેમ થી આપે તો ભગવાન લક્ષ્મી ચાલે લક્ષ્મી હાથમાં રાખે ની આને ગાડીઓ તમે સમજી જૂંક માં મારે કોઈ નું બોલાય નઈ અમારેથી બોલાય નઈ ખબર પડે जीवता भगवान कही बदा दुनिया ने लूटी खाती है दरक नो सारा मार्गे वो प्रयत्न तो गुरु तरीके मानवा मैं सुधी मानवा सत तरीके मानवा गुरु तरीके मानवा कई क्या कई तरीके मानवा आधा क्या तरीके मानवा सतो तरीके मना आप લાખોડી ના સાંઈ બાબા નું કરું હતું સમજ ને જે અસલ સાંઈ બાબા ને આડે ને કશે કુરતું ના રાખે ને આ બધું લોકો આવું આપડે માનવું નહી માનવું હોય તો મને વધુ નથી તમને ગમતું હોય તો મને વધુ નથી આ તો તમને ભગવાન છે એવું માનશો નહીં સમજ તો નહી તો ભગવાન તરીકે એને તમે અંદર બેઠા છે એટલે ભગવાન ખરી વાત પહોંચશે શું કરું તાર બેઠા છે ભગવાન બાકી ભગવાન ભગવાન તો કૃષ્ણ થઈ ગયા મહાવીર થઈ ગયા એ થઈ ગયા ફરી થાય જોઈશું આપડે પણ હમણે જોજો આ તો આપડે માં આવ્યું ને શું લખ્યું છે શું લખ્યું છે ભગવાન એ સિદ્ધાર્થમાં ભગવાન બોલશો ને પહોંચી જશે તો ભગવાન ત્યાં ભગવાન અને ભગવાન આ કાળમાં કયું ખોલશો નહિ ભાઈ અને ભગવાન તો એક હાથ કેરે નઈ તો બધું કલ્યાણ થઈ જાય શું કોઈનું કલ્યાણ થયેલું જોયું નથી પણ છતાં સંતો છે શાંતિ રહેતી હોય તો ના મને રહેશે શાંતિ તમે પછી પાઠવો લંડન માં હું આયા તમે ત્યારે મેં કહ્યું શાંતિ રહેતી શું કુ લંડન માં સ્વપ્નમાં એમ કહ્યું દાદા ભગવાન આયા છે જજે તું શું એવું પેલો ગાતા તમે પણ આ દાદા ભગવાન હું નથી આ દાદા ભગવાન દાદા ભગવાન હું આમ નમસ્કાર કરું છું એટલે હું બોલાવું પણ બોલો તમે હવે દાદા ભગવાન જય જયકાર બોલો હવે દાદા ભગવાન ની વાત કરું ત્યાં દેખાય છે ને તે તો ભાદલ ના પટેલ છે પણ જ્ઞાની પુરુષ છે તમને બધું આખા દુનિયા ના તમામ પ્રશ્નો નું સોલ્યુશન આપે ઓબ્ઝર્વેટરી જેવું અને એક્ઝેક્ટ જોઈ ને ભગવાન એટલા સારું રસ્તો તમારી માં પ્રગટ થશે પછી ભગવાન પણ અત્યારે સુધાર્થમાં બોલજો સમજ સુધી દાદા ભગવાન પ્રગટ ના કરું હું તમને દિવસો સગાયાલું નહી ત્યાં સુધી સા બેચારા શું કહ્યું તેથી આપણે એમને આપડે બનીએ તો આપડા મૂર્ખા કેવાય આવો જ્ઞાન દર્શન ચારિત્ર ની અંદર સુખ નો ખંધ બધો અને વિતરાગ્રાશે નહી એને કચું અવલંબન ની જરૂર નહી પોતે આખા દેખાય છે આંખે ન દેખાતા દુર્ગંધ થી દેખાતા બીજા થી દેખાતા પણ ઝીણા ઝીણા સવારી માર એટલા બધા ક્રિએટર છે તેની પોતે ભગવાન રહ્યા છે વાયુ ના જીવમાં છે પાણી ના જીવ માં છે માઠી રાજી ભગવાન શંકા પડે ના પડે કે ભગવાન હવે આ ખોટી શંકા મારી નાખ્યા લોકો સમજતા ચાર કોઈ સંતો મેધાર્યા એક ચાર માણસ સુધારી હોય મારી પાસે થઈ લાવ્યા કર્યા છે ને લક્ષ્મી ભોગવે છે શું પણ સારું છે હજુ જ્યાં સુધી વિષયો નથી ત્યાં સુધી સારા કહીએ પણ સ્ત્રીનો વિષય ભોગવવાનો કેતો હોય એ તો અડા નહીં એની વાત જ ના થાય સમજવું ને સિંહ નો વિષય થી છેટા છે ત્યાં સુધી આપડે સારું કહીએ શું કહ્યું ભલે લક્ષ્મી વાપરે શોખ મારે પણ સ્ત્રી ના તો વિષય થી છેટા છે બે થી આપણને કેવી રીતે ખબર પડે કે આપણો આ છેલ્લો જન્મ છે તને ના ખબર પડે પણ તું તારે એમ કેવું છે કે મારી ચિંતા મટાડી તમને ચિંતા થતી હોય મને ચિંતા થાય તમને બધો બંધ થઈ ગયો મને કરી એમના કહીએ ચિંતા મટવાની કોઈ ના ગમે ચિંતા મટવા અઠવાડિયામાં કેટલા બે દાડે મટાવી દે તારે કરી છે હા લે આજે કાલે કરી આપી તને ચિંતા થાય મારી ઉપર દાવો મળજે દાવો નહી માણવાનો ના એમ નઈ એમ નઈ પણ અમારે છે એવું છે નહી એટલું બધું ખાવા પીવાનું મોજ મજાનું છે પણ વાપરતો આવડી હું નઈ અને તો આગળ સ્ટોર માં પહા ની જો ગઝમ પડ્યા પોંચે ડોલર માણસ કેવાતા જરૂરિયાત ચીજ બિન જરૂરિયાત છે એનું કઈ હોય કે ના હોય ના હોય પૈસા વધારે હોય ને તો જમાડીએ જવાબ ના થાય બસો ડોલર આપીએ એમ કાઢે ટાળું થાય કે ના થાય તને સમજ પડી તને અને બગાડીએ સ્ટોર માં જરૂરિયાત હોય તો એમ ના નહી કહેતો બેન કરી મારે બાર મીને વીસ હાજર ડોલર કાઢવા ક્યાં છે મારે બાર મીને વીસ હાજર ડોલર પચીસ હાજર ડોલર મારે સારા કામ માટે કાઢવા કારણ કે હવે સેવા પણ ધૂળધાની આ રસ્તે વાપર્યા હતા આવતો બઉ મળે હજુ એક બે અવતાર થાય તો આનંદ આવે બધું ઉપર તરવાર નોંધેલું હોય લટક થી તરવાનું નીચે લટક થી કરવા આનંદ આવે ભોગવાનો એમ કે અશાંતિ કેમ છે આટલું બધું હોવા છતાં અશાંતિ કેમ છે ભગવાન નો સોળ વર્ષથી ચિંતા નહીં એમના ધણી પંદર વર્ષથી અમેરિકા ભર્યા ચિંતા કેમ ભગવાન નહી નથી થતી દાદા ચિંતા બંધ કરી દેજે કાલે જય जतायाम के, के देश में आटला बजा सतो अमेरिका દેશ ના ગામડા મારી જે આ દુઃખ ની વાતો કહીએ છીએ અહિયાં લોકો બંધ કરી છે જેને એક ટો રોટલો ના મળે એને ચિંતા કરુખ કેવાય દુઃખ તો એને રોટલો ના મળે એને દુઃખ કેવાય એક રોટલો ના મળતો હોય એને દુઃખ કેવાય આ બધા દુઃખ દુઃખ કેવાય જ કે અમારા બધા ને દુઃખ દુઃખ જ ના કેવાય જેને રોટલો નથી મળતો એને દુઃખ કેવાય એને દુઃખ કેવાય પણ આ લોકો દુઃખી થઈ ને છે ને કઈ તમે ભરો છો તમે કઈ ઓછા દુખી છો રોટલો નથી ખાવા ના મળે એના જેવું દુઃખ કે માણસ નો દુઃખ તો તમે પાર વગેરે ભોગવી રહ્યા છો ને હમણાં ટુ તમારે દશાશી થાય મોડું આવું રે દહી દહીં જેવું થયે દહી પાટેલા દહી જેવું એવું થઇ જાય સમજ પડ્યું તમે કહેવું છે બરોબર એ જે ભૂખ નું દુઃખ છે એ નથી છતાં તમે કેટલા પ્રકાર નું બોલાવો છો ઘેર શું અને ત્યાં આગળ ખર્ચી રાખે છે પાણી કરે છે પૈસાનું પૈસા પાણી નહી કરવું જોઈએ આપણને આપડે કોક ને આપીએ કોક દાડો આપડો વાળો આપણને કોકડા સમજો ને સારો વ્યવહાર કરીએ તેની વાત નહી કયા કામ તમે દેવો ને આપડે તે કોનો ભૂલ છે એની ભૂલ તપાસ કરી છે કે ભૂલ કોની લઈ જના નહિ કે મારી તમને કોની ભૂલ લાગે આપણે ભોગવવું પડે ભોગવવું પડે તો તમને ભૂલ કોનીકળ લાગે એની એની લાગે નઈ એટલે બસ તમને દુઃખ થાય ને એની ભૂખ લાગે લાગે તમને દુઃખ થાય ને પોતાની ભૂખ ભૂલ લાગે એટલે દુખ ના થાય પણ એની ભૂલ લાગે એટલે તમને દુખ થાય ક્યાં મારું લઈ ગયો લેસ પાણી કરતો હશે જલેબી ખાતો હશે ગોળા ગાડી હશે જેને ભોગવે એની ભૂલ તમારે ઉપાધિ આવી અત્યારે તને હોય બની એટલે આ તમે પકડ્યા કુદરતના કાયદામાં તમે પકડ્યા અને કુદરતી તમને આ ન્યાય થઈ ગયો આ દુનિયાદારી ના શું કે છે પેલો ભૂલવારો એટલા પ્રાંતિ શું કે તમે ઉડતું ગયા તમે એની પાસે ઉપાધિ કરો તે પાછા આવે ખરું તો પછી શા માટે ઉપાધિ કરવાની કારણ છે આ ગુનો છે આ હવરી હમજન તમે સમજો કે મારો ગુનો છે મારા ગુના નો મળી ગયો થઈ ગયું છુટકારો થાય ઉપાધિ નહી થાય સમજાવે એવી વાત છે એકનો એક છોકરો કોઈક ના મરી ગયો અને એ માણસ શું કે ભગવાન અંબાજી મારા છોકરાને ક્યાં છોકરા થયા ભગવાન અંબાતો નહોતો અને મરી ગયો તો ભગવાન અમારી ખોટું આમ કરો છો એટલે આમ મારો હિસાબ ચૂક્યો છે એમ માને તો એનો નિવાડો આવે નઈ તો કેમ નિવાડો આવે આ દુનિયામાં કોઈની ભૂલ છે નહીં આ બધી બધી ભૂલો તમારી તમારી ભૂલો તમે ભોગવી રહ્યા છો તમારી ભૂલો કર્મો બંધ થઈ જાય કર્મ કરાય નહીં તો પછી મોક્ષે જવું પડશે મોક્ષે જવું પડશે પણ એના કરતા અહીં ભટકવું હોય તો આ કર્મો બંધ ના કરાય ભટકવું હોય કર્મ બંધ ના કરે કર્મ બંધ કરશે પાસે ત્રીસ હજાર માણસો છે આ કાયમ મોખમાં જ્યાં ભાઈ ને કાયમ મોક્ષ રહે કહે છે આ બેન કાયમ મોક્ષ મરે છે આ એમડી થયેલા ડોક્ટર છે ભટકવાનું જરૂર હોય તો વાંધો નથી ખોલે છે તેને અમઝર પાડવું આ તમામ જીવો ખોળે છે શું સુખ ને ખોલે છે શું ખોરે છે મંગોળી હોય ઝાડ હોય બધા સુખ ને કોઈ કરે એમનું ભૂખ નું દુઃખ આખો દળો રહ્યા કરે એમની ચાર સંજ્ઞાઓ એમની બુદ્ધિ વધારે ના હોય એની લિમિટેડ બુદ્ધિ અને મન પણ લિમિટેડ એટલે ચાર સંજ્ઞામાં રહેવાનું આહાર ભાઈ મૈથુન હોય નાગી ફરતે નાગી પર જેટલું જેટલું ભવન ઉત્પન્ન થાય ને એટલી શરમાવતી જાય માણસ ને ત્યાં માણસ ઘી માત્ર સુખ ને ખોળે છે શું ખોળે છે सुख मनुष्य तारी सारू लगे शांति खावा प्रमाण एक प्रकार दुख है धारूँ नहीं थतु तय सुख तार सुख सुख कल्पित सुख है केव थराव ना थे कोई दड़े એ તો સાચું સુખ ચાખે એ સનાતન સુખ છે સુખ જાય નઈ પછી વાત છે ધંધામાં બાર બે લાખ રૂપિયા કમાય એવું છે શું કુપિયા કઉ એટલે બે લાખ ડોલર કમાયું છે તારે મારી પાસે ફરી વાન લઈ ને અને જ્યાં ખેતી પ્લેન માં જવું અને એ લોકો વાન માં આવે નજીક માં એટલે શું કરે